ને ને તમને મળી તમારી વાણી છે એ તો વાંચા મજા સારા બંધ લે ગાડી જુવાની ના લીધે કે અજ્ઞાનતા લીધે તારે ખુશ થતો તાર ન જાણતો કે આ ઉંમર પડી ગઈ બરાબર પડી ગયું એ બહાર નથી એટલે દે બધા મંગળ માં મંગળમાં પહેલો મંગળ છે પરમ હવે મંગળ દાદા ભગવાન માં नवका मंत्री समझे लगे तो पी ते आप तेरे रोगस गणो तबलगरम गणो ते पास संकेत पास गणो तो पी वो तो बढ़ गंत्र तो मैं साहब तो बीजू जो बताओ अपने नौकार मंत्री पांच पदोरम गरम।, गरम।, गरम गणो तो बदस्त तो पे बीजू वारा बदा के भड़वा આપીને એકલું ગાળા તને શું ગાળે તું નકાર મંત્ર એટલું તો હે એટલે મદદ કરતા છે પદ્માવતી માતા ગણો ચકેશ્વરી માતા ગણો એ બધા શાસન દેવતાઓ દેવીઓ છે મદદ શ્રી ને કરતા હોય છે तो मदद करता है एक एक के एक मदद के तो आ, मो, मंदिर मो, चोरी तो, तो, तो, तो कसू करता ભગવાન એ શું કરે ચોરી ના ઘરે લઈ જાય ભગવાન તો મિત્ર મુસલમાનો ધેરાસર ચોરી નો મંદિરો આજે પ્રતિમા જમીન માંથી નીકળે છે ના હોય એ મૂર્તિ તોડી નાખે નાખે ના કર્યું કેમ કશું રક્ષણ ના કર્યું હોય ના એવું કઈ રક્ષણ કર્યું ભગવાન કેવા ચમત્કાર કરે ચમત્કાર નથી કરે છે મુસ્લિમ ની તોડફાડ કરે છે એમાં હાથ ધારે ને આ લોકો કોઈ સમજ ના કરે જો ધર્મ પર મોટી આફત હોય તો જાય ंगे से महाराज साहेब बता તમને અમૂર્ત પ્રાપ્ત થયું મૂર્તિ ની જરૂર નથી ઠીક ના જાવે પૂજા કરવાનું કારણ છું જે ભગવાન ની નવ અંગ છે તે પૂજા કરે છે એનું કારણ શું પછી મંગળ દિવ આરતી આરતી આપડે આરતી ઉતારી છે તો એક આરતી ના થઈ શકે? ઉતારી તેનું કારણ કારણ ના પૂછાયું કેમ નાઉ તમે આ મૂર્તિ ની પૂજા ના કરો તો ચાલે ભાવના આથી તો ભગવાન ને અને અહીંયા આગળ મનુષ્ય આરતી ના ઉતરે ફક્ત જ્ઞાની પુરુષ કહેવાય જ્ઞાની પણ बुद्धि बुद्धि ना हो तो, मोटी घंटी जरूर दुखा આપડે પોતાનું સારું કરવા માટે કરીએ છીએ શું કરીએ આપીએ ની ભગવાન એકાગ્રતા થાય થોડી વાર ઘંટ વગાવે છે ને બહાર નો ઘોઘાટ બંધ થઈ જાય ઘંટ વગાવે ને એટલે બહાર ના ઘોઘાટ એમાં બની જાય ને આપડે છે એટલે આપણને ભક્તિ વખતે ઘોઘાટ નડે નહી બરોબર ને એ ઘંટ તો બહુ જરૂરિયાત આ બધી રસ્તો બહુ બહુ આપણને ઘટો ઘટે ભગવાને આગી ની જરૂર નથી જેટલી આવડે જે છે એટલી આવશે ન બીજી નહી આવે નિકાલ કઈ નાખ્યો એટલે શું કે સુધી પેલું વાક્ય બહુ ગમી ગયું આપે એમ કીધું એ પણ મો છે આ મો એને કઈ ગતિ એ લઈ જાય આત્મા સિવાય બધું મોહ છે નહી એવો મોહ એટલે દરેક એ તો આ જ્ઞાની પુરુષ એટલા જ શુદ્ધ બનાવે બાકી ગુરુઓ શું કરે પોતા પોતાનો નાખાય કપડા નો મહેલ કાઢે પણ હાબુ પોતાનો મહેલભાઈ નાખે પછી તીરોપલ એ હાબુ નો મહેલ કાઢે પછી તીરોપલ પોતાનો મહેલ નાખે પૂજામાં કોઈ ઉડે ઉડે રહેલો ભય ના હોય પૂજામાં ભાઈ ના ઘરે પૂજા માણસ ના હૃદયમાં નિર્ભય થયેલો નિર્ભય થયેલા નિર્ભય થયેલો વિતરાગ હોય કેવું હોય વિતરાગ થયેલ છે માણસ નિર્ભય થઈ શકે નઈ જગત સહીથી પૂજે છે તો એ ભાઈ નીકળે કેવી રીતે રાગદેશ ભાઈ ને આ ત્રણ જીજો રાગ દ્વેષ ને નિર્ભયતા હવે રાગદેશ થાય તો નિર્ભેતા થાય રાગદેશ હોય ભય ભય રાગદેશ એટલે સંસારમાં ડખો કરવો ડખો કર્યો એટલે ભય ડખો નથી ભય નથી એટલે લખો ચોર ચોર ચોરી કરે તેને ચોર કર્યો એ રાગદેશ કહેવાય શું કઈ એ ડખો કર્યો કેવાય પૂછે ભાઈ તું આ શું કરી રહ્યો છું ટકા બિઝનેસ છે મારા બાપદાદા સુંદર ચાલે જેમ જેમ કરે જુઓ તો ખરો ભર માં એમ થયું લાડ આપડે કબીર સાહેબ ને દર્શન કરી આઈએ તો ચિત્રકોટ થી નીકળ્યા હેડતા ફેરા ભગવતો ગોળો બોડો હોય ને બિચારા શું એટલે ચાલતા ચાલતા ચાલતા બે ત્યાં ઢેપરા બાંધી દીધો રસ્તામાં પાણી પીએ કો ભૂજી ઘર દેખાડ્યું કદી સાહેબ કદી સાડા રસ્તે જતા જતા વચ્ચે કાટકી વાળી આવી કાટકી વાળી આ તુલસી બ્રાહ્મણ બિચારા આ કાતીવાર આ બાજુ બસું લટકાયેલું હોય આ બાજુ મરઘું લટકાયેલું હોય એ કાતીવાર ત્યાં થયા નહી કાતીવાર બિચારા કાતીવાર કે ચેડા પગી જાય પણ આ છૂટકો જ નહીં જવાબ લે એટલે જતા જતા શું કરે આમ જોઈ જાય બકરું આમ શું કરે જો ન્યાય કરતો આવડ્યો નઈ તો સંત કેવા માં તું આવો આખર વગર સંત શું કરે છે ત્યાં કરે જઈ ઘેર ઘરે મનમાં નક્કી કર્યા કે સંત ને જરા ના કરવું જોઈએ એટલે મનમાં બેઠા અંદર થી આયા જય રામજી જય રામજી જય રામજી પછી પેલા બહેનો તો આ દચુરો ભરે દે ને મારી વાત એક સાંભળો અહીં ઘર ક્યાં રાખ્યું કબીર સાહેબ કેવાય તુલસી કબીર કા ઘર બજાર માં કે છે કે કબીર કા ઘર બાજાર મેો કે પાક્ટા તું કુ ભય ઉદાસ કે છે કબીર કાબ બાજાર મેો કે પાગા તો તું કુ ભય બધું કરો કર આપડા મરઘું કાપી મેં નાખ્યું કાપી નાખો શું કરો મગું મરઘું દરું જો તમે દરું જો તમે કાપી મરઘું બિચારું કાપ્યું એટલે ફફડા ના થાય મોક્ષ મોક્ષ થાય મરઘું પડ્યું હોય ને આ મોક્ષ થાય અમને નાખી દઉં બધી કઈ નહીં બધી કરુણ આવશે તે નાકનાર ઉપર ને મરઘા ઉપર ખોટું ખરું હા મોક્યા તેવું હવે આ છું બધું માર્યું લોકો નાગા થયેલું ફરી ત્યારે મારવા આપડે મિત્ર એમને ને નિમિત છે મારે જોવાતું નથી એ જ તરત વેચ છે આ દિવસ એવું અમાર નિરાશ કરતા જતા નહી તો કપડા ના પહેરવા દેખાય કઈ તો કરવું પડશે ને મોકી દઈ જાય પછી અમે આજ્ઞા આપી એટલે બહુ આવી જાય જો બધું બધું જીતી જ રાષ્ટ્રપતિ દે એકદમ સીધી બનાવવા દેવું ના પડે મોબાતા ને હાથે ના કઈ બુધિશાળી હજુ હજુ હજુ અમુક થોડાક અવતારો થવાના તે એ નારા જતા ની નદી જમનાજી ગંગાજી જમનાજી નારાજ પછી રસ્તામાં એક યજ્ઞ થઈ રહ્યો હતો તે જોવામાં આવ્યો અને મોટો બોકલો બાંધેલો બોકલો રંગી કરીને બોકડા બાંધે છે એવું તમ જોયું તે બાંધેલો અને યજ્ઞ થયા ચાલે બધા સંસ્કૃતો બધે બોલાય બોલાય કર્યા આ આને બોકડો જોયો એટલે ગભરો હે ભૂદેવો હે ભૂદેવો શું કેવો શું કરી રહ્યા છો ભૂદેવ પેલો ચક્કર આરો પાસે તું તારીખ નવાજા કહી નહી કહે પણ આ ત્યાં માટે આ બધું કરો સમજ પાડો મને આ છે કે શાસ્ત્ર માં શાસ્ત્ર ના આધારે અમે એક શાસ્ત્ર ને લખ્યો છે ને કે છે એટલે હજ એટલે બૂકડો નહિ કઈક ના થાય અજ એટલે અજ ડાંગર જે ચાર પાંચ ડાંગર હોય તેને નાખવાની તમે ભૂખરાન સુકા નાખો છો કરી નાખો થવાનો જ બાપ ને નાખો તો શું ખોટું એટલે માર્યો પાછું કાતા બધા જો પેલા કાતા પહેર પડ્યા પછી છે મારી વાણી પણ જો ઉતરે તો ગયા પારા વાણી ઉતરે તો સંસારી બાર નીકળી જાય ગયા કોઈ બહુ ચકરો માર ક્યારે ખાવા પડે નબળો હોય તાર ને આવી નબળી હોય તાર બાર ખાઈ ને થઈ ગયો રાજદ્વ ના કરે બહુ પાકો એને પેસા ને તો હલકી કોમ નથી મુસલમાન ઉછેલો ઉછેરેલો મુસલમાન વણ કરે છે ને તે લોકો ઉછેરેલો રસ્તામાં મળેલો મળી આવેલો બગીચામાં તરછોડેલું છોકરું શું પછી એને ભક્તો ગમેલા બહાર બેઠો બેઠો કથા સાંભળતું બહાર બેઠો બેઠો અંદર તહેવાર અંદર હતા પછી એને નક્કી કર્યું કે મારે મારી કંઠી કેવી રીતે પહોંચ્યા ગુરુ જવાનો રસ્તો ખરો ને નાળા માટે અવારમાં નદીએ મસ્ત પાંચ વાગે જાય નાળા અંધારે અંધારે અજવાડું હોય અંધારા અંધાર જાય શું કર્યું તસ્તામાંથી ઉસ્તામાં ગુરુ ના ચાલતા ચાલતા થતા પગની ઠેસ વાગી એટલે ગુરુ કહ્યું ક્યાં હે કોઈ નહિ સાહેબ હું શું કે હું તો આ ચર માં પડું કેમ કઈ ચોટી પડે ભલે થોડો ગોદ લાગ્યો ગુરુ નો કરી દીધો બઉ માર ખાધેલો બહુ પાકો અરે મુસલમાનો હું બોલે મુસલમાનો મુસલમાન ધર્મ નો આપતો તેમને આવડી આવડી પડે એ કહે આમ કરી અને પોતાનું કોણ કોણ ફૂટે એટલા માટે પોતાના કોણ ફૂટે એટલા પડે બામ પોકાર ચાર કબીરો કહ્યું જરાધળ હોય તો ખોટું માર્યો પાછો બુકિંગ કર મુસલમાન બાંગ પકાય તો કામ નું થાય અંગ્રેજો શાંત ઉભા રહે તર કામ થાય આપડે એને શાંતિ ને મધ્યમ રહીએ તો ખબર થાય એવું બધું જુદી જુદી હોય મુસલમાન ભાં ફૂકાય નહીં તો કોર્ન ફૂટી છે નહિ બસ આ લોકો કે છે બધા ધર્મ સાત કે શું કે છે ના એવું છે ને બધા ધર્મ સાચા છે એમ આપડે ખોટું ના કે બધા ધર્મ સરખા છે બધા ધર્મ સાચા છે પણ સરખા નથી કોઈ ત્રણ વર્ણો છે કોઈ દસ વર્ગ નો છે કોઈ અઢાર જૈનો વર્ણો છે મુસલમાનો જે બતાવ્યું છે એમના જે ક્રાઇસે જે બતાવ્યું છે તો એ પિક્ચરો જેટલી કટલી કરે છે એટલી જાય થતી નથી જે જૈનોમાં ત્યાગનો ત્યાગનો માર્ગ બતાવે છે પણ જૈનો જૈનના ઘરોમાં ત્યાગ જેવું જોવામાં જ નથી આવતું એવી રીતે મુસ્લિમમાં બી બતાવ્યું છે કે પેલું દાતાને મોહમાં ના નખાય તો કેટલી એ આમ કરે છે અને ખ્રિસ્તી ધર્મમાં બી ક્રાઇસ્ટ કીધેલું છે તો ત્યાં બી એટલી કતલે આમ છે એટલે શાસ્ત્રમાં જે બતાવ્યું છે એનાથી વિરુદ્ધ એના ફોલો એ કરે છે એટલે ખોટું છે એમ રાખે શાંતિ રાખે એટલે લોકો શાસ્ત્રો અભરી પર મૂકી દીધા આજ આ સર્વિસેબલ નથી આ શું સર્વિસેબલ નથી આ જયારે સર્વિસેબલ થાય દરિયા ક્ષેત્રે કાર્ડ પ્રમાણે બધું બધા કરે એટલે ધર્મ બધા ખોટા નથી ધર્મ સાતર પણ સરખા નથી આ લોકો કે છે બધા સરખા છે એવું ભાઈ ને બધું જુદું છે કે ના એમ નઈ હાલ દેખાય ખરાબ દેખાય કહી શકીએ ના લોક કે નાગો માણસ અહીતો ફરતો આગળ અમદાવાદ ફરતો હોય તો લોકો ખરાબ દ્રષ્ટિ જુએ ને દરેક માણસે વિરુદ્ધ કરી રહ્યો છે સમજ પોતાને જે ધર્મ પાડવો જોઈએ વિરોધ કરી રહ્યો છે અને ધર્મ જુદો જ છે વાંધો ના ઉઠાવવાનું એમ મુસ્લિમો મુસ્લિમો આપડે વાંધો ના ઉઠાવીએ બહાર જ ધર્મ છે એ આપણને કાફર કે આપડે એમને કાફર નથી જેમ ધર્મ મોટો એમ મને મોટું મુસ્લિમ કા ફરકે કતલખાના આગળથી વિતરાતા થોકા છૂક ના કરે એટલે આપણે કતલખાના થી વિતરાક પસાર થાય તો વિતરાગ થૂખાથુક ના કરે કે મને પોતાને ચાળા પાડ થાય તો હું હળવા લાગુ છું મને ચાળા પાણી નું હળવા લાગુ છું કરે બરાબર છે કાઢી નાખવા જેવું નથી એમની દ્રષ્ટિ છે રક્ષણ કરવું ના કરવું કરવું હા એવું ને એવું આપડે કઈ કરવું જોઈએ બીજું કઈ નઈ આપડે એને કઈ એના સામી નથી બધા ઋણ ભરીએ કે ના ફરે છે એવું કેવા માંગે બીજું માંગે એમ નઈ કહેવાય તો આગળ કપાઈ મરો તો આગળ ત્યાં આપણે આપડે એ બી કરે એ બી કરે છે ખોટું ઓછું આપડે કઈ વટલી જવાનું નથી એમની અહિંસા ભાવ ને આપડે એક્સેપ્ટ કરીએ છીએ હિંસક ભાવ નથી એ અહિંસા ભાવ છે એ તો આપડે એક્સેપ્ટ કરીએ છીએ કે આ તો સારી વસ્તુ નથી આ શું દીક ને આ જગત માં કોઈ ચીજ એવી નથી આપણને લાવનારી હોય એ કરનારી હોય ગૃણા લાવનારી હોય કે પૂરી થઇ જાય દૂર ચાલવા જ કસોટી શક્તિ રહી એટલે કસોટી કસોટી મૂકી દો નહીં અમેરિકામાં બધા સ્ટોર મીટ નો હોય છે અમેરિકામાં બધા સ્ટોર છે એમાં એક બાજુ આખો મીટ નો સ્ટોર છે બધું લટકતું જ હોય છે એટલે દાદા જોવા થી તિરસ્કાર ભાવ જતો રે સાધુ હતા તે કઈ કાગળ લઈ જતો હશે એનો ખોરાક ચાદ માંથી પડી ગયો કાગડા ના કાગડા કોઈ નાખ્યા તાકી આલ્યું ગલી માંથી થાય બધી મહારાજ મને વાત કરી એવું બધું થાય વાંધો પણ અડ્યો ને અડ્યો ને તમારી પથારી પડ્યો ના ફૂરો હા શું કર્યા કે અમે શું કરીએ હે નિરાતે નિરાવસાત નો ગાયન કહી દે કહ્યું ગાયન કીધી અચ્છા ચાદર ચાદર લોસ નો લોદર બધેલો માઉસ હતું ને ચાદર ખુલ્લું માઉસ છે લોકો તે કેવું મળશે રેશમી ચાદર બાંધેલું છે એટલે ચાદરું બદલું ચાદર કે શું કર્યો કઈ જતા માણસ એટલે આંટી મારું ઘણા તારે પેલું સુકંતાસ્ત્ર માં છે ગિલોડી પડી હોય એમ અને અમુક હોય તો એનું કઈક અમુક અમુક બધા ફળ હોય છે એ બધું હિમાન સ્વચ્છ ખરું સુક્ર એમાં એવું હોય છે કે ગિલોરી પડે તો કે એમાં સુકન કેવાય તે એમાં તથ્ય ખરું એમાં સુકન કેવાય